જેને લોભિયા ને શું છે આવડે તો કલ્યાણ થઈ જાય તમે એવું જોયું એમ નથી બની ગયું એ ન્યાય આમ કે વધે તો આત્મવિર્ય ઘટે એવું ખરું ચોક્કસ પૂછે છે જ્ઞાન પછી પણ બે વીર્ય ઘટે વધે તો આત્મવીર્ય ઘટે મેળે આવે છે વિચારો એટલે આપે અભિપ્રાય હા હા ન્યાય કેમ કેવાય એટલે આમાં મૂળ વાત કહેવા માંગે કુદરત નું આ છે તમે બુદ્ધિ થી તમે જુદા પડી જાવ એટલે બુદ્ધિ આમાં ભસાવે છે જા ગયા પછી બુદ્ધિ નું માન્ય નહીં આપે બન્યું ન્યાય ભોગવે ન્યાય માં ભૂલચું ભાઈ ને ઊંધું જરૂર થઈ જાય આ ન્યાય માંગે મોટે થાય એ ખરા નહી બિલકુલ ખરાબ બીજા માણસ માટે આ મોટા મોટો ન્યાય છે આ નેતાનો ન્યાય તો ભગવાન નો ન્યાય નથી ભગવાન ન્યાય હોય તો પશ્ચાતી બે રકમ સરળ વધે ગુણાકાર વધે રકમ ઉપર આધાર છે તો રકમ ઉપર આધાર છે ને સર બે વુ બે ચાર થાય ત્રણ વત્તા ત્રણ છ થાય ત્રણ ગુણ્યા ત્રણ નવ થાય એ તો અકંફા એટલે વર્ગ જ ગતે વર્ગ જ થાય વર્ગ જ થાય ગુણાકાર એટલે કરવાળો દે ગુણાકાર વડે ગુણાકાર વડે સરવાળો વડે ન વાદે ના વાદે માગા કરતા સરવાળો દે એક માગા કરતા સરવાળો ના ના ગુણાક તો સરવાળો ના વાદે ના વાદે હે ગુણાકાર કરતા સરવાળો ના વાદે મુગો 1 1 ગુણ 1 આપડે ગયા અને હવાઈ મુઠા ને ચાર બુલાબા થોડા ચારે છે કપાઈ ગયેલા દીધા ઉંદરે કાપી નાખ્યા જોતા ને આજે ન્યાય કઈ અને ઉંદરે ગળબ રાખવા ને છે આત્મવિરુ સંધાન મદદ કરે ને ના હોય તો બધું ડેવલપ થઈ ગયેલું હિન્સત્વ કેવાય બોલે તો આટલી બધી પડે એવું નહીં જોયું ઉમર થાય એટલે થાય ને એટલે ઉમર થાય એટલે થાય ને લીધા તો ભ્રમચર નથી કે ના જગ્યા સહી સલામત થઈ ગયું કોઈ જગ્યા નથી સહી સલામત બીજી બાબત ગજવું કપાય એટલે બધા અપમાન જ છે તને ખબર ના પડે માટે તું તારી પાછા તેથી ઘરે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 તો છોકરા સમજી રહ્યું છે કે કાયદા છે એક જ બ્લેટ થી અદામત કરી છે રાજા ની વાઘરી બધા એટલે માણસ થાય છે બધા બ્લેડ ના દે રાજા ની બધી તારાથી <laughs> <laughs> <laughs> <laughs> તમારું રૂપ છે બધું એકનું એક જ રૂપ છે સમજવાની જરૂર નથી અથડામણ અથડામણ બીજું કશું સમજવાની જરૂર નથી એનાથી મોક્ષ થશે લોકો મોજ કરવા જતા નથી કે લોકો ખાઈ પી ને મોજ કરવા જતા નથી કેજે હા મોજ કરવા દે ને આપવા બદલાય તો સામાસામે અસમાધાન થાય એ કર્મ કરવું એટલે બદલે જ પડે એ બધા કર્મ કરવું સામાધા સમાધાન થાય એ થાય કાળજે ઘર લાગેલા રોજાયા જ નહીં બોલાવે બોલ્યો હોય રોજાય તો જ મોક્ય જાય જોડું આવે શિષ્ય આવડું બોલે તેને આ ગુસ્સા માં ગુવાઠી નીકળતી નથી બઉ મુશ્કેલ નું કામ છે આ જુના વસ્તી છૂટતી તો એમ કહ્યું છે કે ઊંચે મૂળ છે અને નીચે બધી શાખાઓ છે મૂળ ને બધા શાખામાં તેનાથી બધું આ બુટા છે ને તેનાથી બધું એવું પાંચે છે બધું પાંચ ઇન્દ્રિયો બધી અહીંથી ચુહે છે મૂળિયા છે ખોટું નહી કેતા મેં એમને એટલે માર ખાઈ મરી ગયા દાદા ને એક સ્વામીજી આવ્યા થોડા દિવસ થી કે છે કે સન્યાસી ઉપર નથી ક્યાં અધિકાર એવું આવડું આવડું ગિરજન સાક માં ધન્યાસી શબ્દ સમજતો ભલે હાથ ધ્યાવાનો ધન્યાસી સં્યાસ છે વાત નીકળી પછી તો ના ઈશ્વર હે પાણી લાગે ઈશ્વર હે નહી તો ગંજ કોણ આપે હા મારા છે બરાબર તમારું તમારી પાસે નઈ તો એક વિચાર કર્યો છે બધા અપશ્રમ માં છે બધા અપશ્રમ જવું છે ને ન્યાય નઈ બન્યું છે ને ન્યાય શું બન્યું છે કે ન્યાય નિર્વિકલ્પ થવું છે તો શું બન્યું છે ન્યાય વિકલ્પ થવું હોય તો ન્યાય ન્યાય ખોર વિકલ્પી ન્યાય અને નિર્વિકલ્પ થવું હોય બનવી શકે એટલે ભગવાન થવું હોય આ બાજુ જે બન્યું હોય ન્યાય અને લખેલ થવું હોય તો રજક પાપ કર્યા આજ કરવા ક્યારેય ના આવે બંધ કર્યું આપડે એટલે પછી જયારે જોડા ચાલુ કરવું પડે એ જ રીતે ઉપર યોગ માં સવારે સડે છે ત્યાં સુધી આ શરીર સ્થળે નહીં કશું થાય સ્થળ કરે તો જીવ ના હોય દાસ્કર કે કોઈ સંન્યાસી જેન્યાસી કેટલા બાર છીએ એટલે એમને કશું દેવું નઈ દેવું એ કશું સંદેશ ને એમ ક્યા આપડે માગે આવે હોય તો લોકો ભમાયા લોકોના પોતાના થોડા સાથ માટે પોતાની થોડી લાલચ કાઢવા માટે લોકોને ભમાય માર્યા એટલે લોક ભમી ગયું શું કરે બિચારું લોકો હિન્દુસ્તા બાબો નથી કરવા કલાક લઈ જ એક કલાક લઈ જુઓ ખાના ઘર થશે બાપા આખેલી હોય ના અધિકારી બનતો હોય એ મિર્ઘટ એને આપી દે અધિકારી ના બનતો એ નિ જીવન ગાળે લાયા ગાળે પૈસા લાઈટ પકડે એના કરતા આપડે ત્યારે કામ માં કામ માં રાખીએ શું શું ચાવલિયા જાય નહીં છોકરા આપડે બાપદાદ આપે છે પાંચ પચીસ અમારી પણ જે છે આપીએ છીએ ઉધાર છે બહુ જાત ના દારૂ આ તો ઉતરે બીજા ઉતરે આ તો પાણી જોડે ને માટલી જાય બધા કુસંગ છે બધું બધું લઈ જાય પોતાના સ્વ ધર્મ ભૂલી જઈને આ બધાની સાથે થાય બધો કુસંગત કેવાય છે ને ભેગા થયા છે બરોબર એવી ભાવનામાં કરેલું હોય એવું પણ આગળ કરેલું હશે ને ભાવના આવી કે સત સતત જ હોય હા કરે જા થાય ને તેનું ફર છે ને ભાવનાનું ફર છે ભાવનાનું ફર છે આ તો મેં નથી હજિયત કરે છે ને કર ગયા કઈ બી દિલથી સારું છે હા બોલ્યું જ ને હા હા આ ને તો હવે ભાવ્યા કરે છે લોકો ને હજી નો બહુ ખબર નથી નોકર ની ખબર નથી દાદા કોઈને બહુ ખ્યાલ નથી એટલે આજે જરા એનો વિસ્તાર કહેજો આજે અંદર સંચારીઓ પેલા ને અજ્ઞાન હવે આપણે ન કરવું પણ ન કરવી તો શું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 ને ડબ્બો ત્યારબાદ નાખીને પછી ચાલતું ડબ્બો ના જ આપડે મારું કેમ બધન તો વિસ્તારનો ક્રોધ ના લો થાય છે એનાથી કંદર સકેલા માં એવું એનો ઉપર અને સાચા ક્રોધ ના લો જે થાય છે એ પણ એ જાત બધા છે પોતે જાણી અને સંભાવમાં લાવે ત્યાં ન પુરસાદ કર્મ ને અધીનુ પણ કર્મ ને ને કે પછી કદાચ કર્મ સર્વશક્તિમાન થઈ જાય સર્વશક્તિમાન કર્મ જ વધારે સર્વશક્તિમાન થઈ જાય આ પુરસાદ પ્રગતિ એટલે પ્રગતિ બે પ્રકારની પ્રગતિ સાચા પૂછતા પુરુષ થયા પછી ને પૂછતા થાય આત્મા તત્વ થી કર્મ નો કરતા નથી તો ભાવ કર્મ એ કેવી રીતે કરી કરે આત્મા તત્વ થી કરતા નથી જ્ઞાન થી કરતા છે જ્યાં સુધી હું દાંત નથી ભાન છું કરતા છે હું સુધાર્થ નો વાન નથી કરતો આપડે પુરસાદ થયા જ કરે કરવો જોઈએ દાદા ની પાંચ આજ્ઞા મારફાવી છે કરો છે કરો છે એવું પણ ભાન ના રહેવું જોઈએ ને તબ હો પ્રજ્ઞા થી પ્રજ્ઞા થી પ્રજ્ઞા જબ સત્કારો સબક આપે આપતા आज कठिनाई यही है कि प्रज्ञावान बहुत कम है आज कठिनाई ये है की प्रज्ञावान बहुत कम है आ, भरे महानी सारे है, है प्रज्ञावान बहुत कम है प्रज्ञा जागने के बाद सारा संसार संसा उसके लिए बदल जाता है કાર્યમ હા સ્થાનકવાસી વેચે લંકા સાહસ લંકા સા લંકા સામુ લંકા સામુ ગૃહસ્તી લંકા સાથી લંકા સા લંકા સા ये लवजी लोगा लोगा हाँ लौकाशाह हाँ और लौकाशाह ने यह मूर्ति पूजा के बारे में कुछ विरोध किया फिर उसके बाद ये लवजी धर्म सिंह मुनि नौकाशानी पक्षी नौकासा पक्षी धर्म लव जी धर्म सिंह मुनि अगला पक्षी था ये स्थानकवासी हो गए और उनमें से हम निकले थे स्थानकवासियों में સત્ર આચાર્ય ભિક્ષો ને તેના પંથક સ્થાપના પેલા સાથે સ્થાનક વાસી પણ જો આજ અમારા ચરરા ક્રાંતિકારી છે વાત કરી એમને કે દાદા નું વિધિ દાસન બધાને આવી રીતે રહે છે નિરંતર પછી એના प्रश्न पूछो की आप शक्ति पात में विश्वास करो तो शक्ति बात क्या चीज कोई चीज नहीं जरूर नहीं है विश्वास नहीं करते ऐसी बात गलत करते हो सब ठीक है धुका करता है मतलब शक्ति पात का ऐसा करता है उनकी बात शक्ति नहीं है क्या भाईगा उनके साथ मत सब लोग है कि हम शक्ति कर रहे किधर है गलत बातों करता है આપણે શું માનો છો સમોહનિકબલ તો હોતા નહીં પણ આપ ક્યાં વિશ્વાસ કરશે સંબોહિત કરે આપ તમે તમે શું વિશ્વાસ કરો છો સંબોહિત કરવા માં કરતા હોય કોઈ આદમી આપ તમારા માટે શું થઈ સર કોઈ થઈ ગયા કરતા નહીં કર્યા બસો હમણાં કોઈ સમોહિત સબકો ચોવીસ ચોવીસ સાધા ખ્યાલ આદર રહેતા પંદર હજાર આદમી સમોહિત કરવા મસ્તિષ્ક સોતા હૈ જતા મસ્તિષ્ક જાગૃત નહીં રહે સમોહિત કરવા મસ્તિષ્ક જાગ્રણ પ્રક્રિયા તો મસ્તિત્વ કોઈ જી દૂસરી ચીજ કે આલંબન ની જરૂર લાઈન હોય હા બિલકુલ ઠીક છે એકાંતિક લાઈન જાદવાદ ભેટ વિજ્ઞાન બસ દો નહીં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 निरंतर चौली से गजा का प्रेम यह हम श्यक्ति यह प्रेम और अनुग्रह तो ठीक बात है अनुग्रह करना भी ठीक बात है प्रेम अनुग्रह करना ये ठीक बात है प्रेम ही एक है गजा कर दिया है प्रेम चालू हो गया है સમજે શક્તિપાત શક્તિપાતવી દિલ્હી આયા તો માર્ગ મીઠા માર્ગ સંસ્થા વિપર્યાય ઓનંત તીન મુખ્ય માર્ગ પ્રતિકૂલ હોત शिक्षा लोधी रहता है और गुरु शिक्षा लालची रहता है गुरु रो भी रहता है दोनों को चलता है हाँ शक्ति नहीं शक्ति राजस्थान में दोहा कहते हैं गुरु लो भी खेलो लालची या दोनों खेल दोनों टूटिया का खड़ा पत्थर की ना हम तो इतना ही मानता है की कोई भी आदमी को हम सब ज्ञान बंद होना चाहिए ઠીક બહુ અચ્છા બંધ નહીં હુયા તો કુછ ભી કામ પૂરે હુ નહી સારી સમસ્યા આજ રોજ ધ્યાન કી આજ સારી સમસ્યા માનસિક તનાવ આજે સારી સમસ્યા આગે બધા પ્રોબ્લેમ ઉઠ રોજ માનસિક તનાવ સારા બધા બના આત્મ ધ્યાન પર ધર્મ ધ્યાન શુખ લેતા રૂક નહીં કરેતા બિલકુલ ઠીક છે અંદર નિકલ્પનાતા આ તો ધ્યાન થી બનાસ વહીત તો હમ વાત કરતા જાનરવિંદ બંધ કરવા ધરાવતી કોઈ કામ આચાર આશા પર બલ દીયા આશા તો મુજબ બહુ અચ્છા આજ વાત કહી અને તમે આ પહોંચો એટલે કે મને એટલા માટે તમારું વધારે પસંદ છે દૂસરી બાંધી દૂસરી બા જોતા રહેતા હે શાસન બધા સાધન કહા કે જીધા આશ્રમ મેં સબસે બધા અચ્છા સાધન બસ એ કોઈ ગાડી લેરે મારે તો પહેરે આપણે ધ્યાન કે આશ્રમ નહીં બધા અગર થી બચ જાતા હૈ આદમી તો સહી હે ધાર્મિક હોતા સહી હથમે શાંતિપૂર્ણ જીવન જીતા દોર થી અગર બચ જતા આદમી તો તબીબો સચ્ચા ધાર્મિક હોતા હોય શાંતિપૂર્ણ જીવન જીતા હૈનતા જાણે વાા બહુ દેશે હોય હાથ ધ્યાન રમતદાન કા કારખના ચલ રહ તો રહ્યા સાંચ આત્મજ્ઞાન એસી આત્મજ્ઞાન હોતી હિ આત્મજ્ઞાન कठोरता नहीं, नहीं, नहीं। होती समझे नी सरलता होती है वहां नम्रता होती है हमारा नम्रता दिखाते नहीं कठोर है शांति मुक्ति रिजुता रिजुता हाँ विजुता मुद्रा के ज्ञान हो तो आत्मज्ञान की क्षमा कमा चाहिए हमको सोन मार हमको क्षमा नहीं हो रही है क्योंकि हम ज्ञानी कैसा ગલત બાતો કે મા ફાયદા જેમાં આત્મ જ્ઞાને આવતા પરિણામ હોના બિના બિના કુછ હોતા નહીં બિના કુછ હોતા નહી બિના ધર્મપર સ્પષ્ટ बहुत सुंदर सूत्र है सन्नत है जस्ता धारा सन्नत धर्म के चार दरवाजे शांति मुक्ति अज्जे शांति क्षमा मुक्ति निर्लोगता आर्जव और मार्ग ये चार सव द्वार है इनमें प्रवेश नहीं है तो आगे धर्म की बात तो कहीं है ही नहीं, नहीं। ये अच्छा है આત્મજાગરણ વાત સારી છે તમારી પાસે એ સંબોધન નથી શક્તિપાત નથી કેવલ આત્મજાગરણ ની વાત છે જાગૃતિ કે આત્મજાગરણ બંધ હોનાઈએ બંધ હોય તો માનેગા કે ભરતે રસ્તે આજ કે ધાર્મિક તો એ બન ગયે કે પચાસ વર્ષ થી ધર્મ કરે તો ધ્યાન સાથ સાથ ચાલુ ધર્મ ચાલ રહ પચાસ વર્ષથી ધર્મ કરેલ મેં બોલતા હું કે તમારી મહેનત મહેનત આનંદ અવસાર છે એ પ્રગતિ ની ક્યાં મન હોય મનુષ્ય પણ એસ કોઈ નહીં જાય અનંત કરી અનંત વાર કરી પણ કાર્ય કર્યું નહીં કરતો એ ચારિત્રિલે ક્રિયા તો હોતી હે ક્રિયા ક્રિયા સાધુ કા દેશયમ સાધુ રાખી ક્રિયા ફલ મિલતા અનંત જન્મ કરવા અનંત જ્યાં ખુશ કામ તમને એક અપવાદ નહીં અપવાસ નહીં એક આપને એક નહીં કરતા હું એક કરતા હું એક કરું છું ઘણી કા દોષ ની હે માઇન કા દોષ નહીં તો એક દોષ છે તમારી ખુદગી દોષ છે માઇન બિચારા ક્યાં કરે ગયા કમ્પ્લેટ ઇલ હમ તો ભટક ગયા તો કઈ ઝોપડી મેં રોટી ખાને તમે મહાત્મા આપણે ઘર કે લીખા